राजकोट जुनालीस अमा सोमवार तारीख एक ओगनीसो पंचासी घरे प्रथम प्रकरण एक मत न ભગવાન ના અંશ પણ સત ને ચિત ને આડે રોવાઈ ગયા એટલે જગત માં પડ્યા અને આનંદ અન્વસ હતો એ પછી ત્રીજો એમાં તો જે ભગવાન ના ખાસ હતા એમાં આવ્યા અને ત્રણ જગત માં છે આપણા ધર્મ ને બોલો ધર્મ કોણ આવશે આનંદ આવું આવશે આપણે બરાબર શાસ્ત્ર ના કઈ પ્રમાણ નહીં તો આવે કઈ શાસ્ત્ર ના શાસ્ત્રો ના ઓછા આપે છે આનંદ મળ્યો આનંદ માં અભરા મને નથી જોઈને મનજાતિઓ કોઈ નોકો ન અને મુસલમાન ની મર્યાદી આવી મરજાત ને એવું ખરું કોઈ બીજા કઈ નથી મરજાદી ને હોય તો એ બધું એનું ન અધિકારી ત્યારે એને બધા પછી બાય માણસ હોય પણ મને તો વાંચવાનું ગયું હા એટલે આવી ગયા બોલી બધા એને થઈ હમ નથી હા હિંસાશ્રમ ને કહેવાય એ લીધો હા ત્યાર પછી પરમહિંસા લીધો હા અને ત્યારે એ તો ચાર ચાર મહિના નથી દેહ નો પોતો ગંગામાં ત્યાં ઉપર થી બીજો અગતર્યો એ અગત્યો એ જોરદાર રમાય ગયો નામ કમ સહજાન સ્વામી શ્રી સ્વામિનારાયણ શ્રી હરિકૃષ્ણા શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે धोड़ी पाक बांधी धोड़ी चादर ओढ़ी ललाट ने विषय केसर धोला पुष्प नहरियो सभा सा प्रश्न करे जय मुक्त कहू महाराज मुझो पीजी महाराज गणितर सुधी विचारी बोल संसारिश जीव हो ये पंच विषय विना भी रही सके नहीं भगवान विना भोग चे। भगवान भक्त तो भगवानी कथा सा विषय अथवा भगवान चरण स्पर्श करवचा दर्शन करवा नेत्र विषय नो प्रसाद लेव तथा भगवान गुण गा जीभ नो विषय भगवानी लेवादिक मुक्त है पंच विषय विना रहना काल रहे चरवा निकले चारो कर रात्रि समय माला जाराम करेक ने पोता ना मारा मा विराम करे पोत पोता ना कोई दिवस भूली जाता नहीं भगवान भक्त भगवानी कथा की वही पशु पक्षी सर्वे जीव सर्वे जीव जेम पोतपोता चारो करता स्थान के जी विराम करे मनुष्य पे जे, जे कार्य होने अर्थे देश विदेश जाए आवे थे थे। ए सर्वे कया जे। थे उपर सर्वे पूछिएमुख जीव ग्राम्य पंच विषय बधारणा ने विषय विना चालतु नहीं તેમ તમે ભગવાન ની કથા વાર્તા નું જે શ્રવણા જે વિષય થયા છો કે નહીં પૂછીએ મુક્ત જવાબ પંચ વિષય એના વિને કોઈ રહી શકતું નથી મુક્ત હોય કે સામાન્ય જીવ હોય પણ પંચ વિષય ભોગવ આવીને રહી ન શકે પણ ભગવાન ના ભક્ત ને અને બીજા મનુષ્યના પંચ વિષયમાં કઈ ફેર છે કે નહીં તો મહારાજ કે ભક્ત ના જે પાંચે વિષય હોય એ ભગવાન સંબંધી હોય ભગવાન ના હોય અને જગત જીવના પંચ વિષય છે એમાં ભગવાન સંબંધ ન હોય અને ભગવાન સંબંધી પંચ વિષય વિના તો અનાથ કોઈ નથી રહી શકતા તો બીજા તો ન જ રહી શકે એટલે ભગવાન ના ભક્ત વિષય છોડી ના શકાય પણ તમે એમ થયા છો કે નહીં આપણે એ વિચાર કરતા હશે ને ખબર પડે સ્વાભાવિક રીતે તો સંતોના બધા જેમ કે હરિભક્તો ગામ ને હોય પણ આમાં ભગવાન ના હોય પણ એમાં ભેદ રીયે છે શું આપડે બરાબર કરીએ નક્કી થઈ જાય અમારે સાધુ માં તો હોય જ માળા ભેરવે વાંચો એટલે શું એક પ્રકાર થયો પણ પાંચે પ્રકાર થયા સેવા કરો ત્યાં તો એક પ્રકાર પાંચે પ્રકાર નો વિચાર કર અને એક પ્રકારનું જરા કરે અને દેખાય શાંતિ અમે ને એ હું પૂરો છું એમ માની લે એટલે એવું રહી કે આગળ વધે હે એક કારખાનું ચાલતું હોય કાપડ મિલ જ જવો એ મશીનરી થી પેલું મોટું પૈ એ ચાલતું હોય અને કાપડ વણા અહિયાં આ મોટા પૈરે વણાય ના મોટા બીલું પરથી કાપડ તૈયાર થયું ના પણ કેવાય ખોટી એટલે બધા ખોટક આવડું ચાલે તો જ ઓલા ચાલે આખા યંત્ર ની ક્રિયા દેખો ને તો છે મોટા પૈઉ પડે અને ઓઇલું એક એક ખોટક થાય હા પણ આવડું આ ખોટ ગયું તો બધા આપણે ભગવાન ને માર્ગે જવા વિચાર કર્યો વાત સાચી છે પછી આ ભૂલાય છે મારા પૈડા કેમ ના હલ એ કાંઈ ખરા બઉ નિમલો થઈ જ બીજો વિચાર જ જો હવે નાનું પૈડ્યું ક્યાં ખૂણે પડ્યું છે ઈ એક ચાલે એટલે બધું ભાઈ ઓયલું બંધ થાય તો તારું કઈ હલવાનું નથી હે હલયું પડ્યું પછી હા ભગવાન ના ભક્ત ભગવાન ભજવાનો વિચાર કરે છે પણ ભૂલ આયા ફરે છે મનોમય ચક્ર નથી કરતા મોટો કેવું માન ગણો મન જ પાછા ખોટ કઈ બે ખબર નથી આવું જઈ જેટલા હસુ ને દાંત આવે છે ત્યાં લગી ઓળખતો જ નથી કોઈ રંગી એવા આપણે ટેવ પડી દઈ એટલે લગભગ કઉ આવડા સુધરવું હોય તો સુધરે આવડા ન સુધરે કોઈ કારણ કે એક વસ્તુમાં એને માન્યું એ કેવી રીતે દંડવત કરે તમે કોઈ ગ્રસ્ત દંડવત કરો સા મર્યાદાથી નહી હો હું ભાવથી નથી કરતા હે શાસ્ત્ર મર્યાદાથી તમે નથી કરતા એવું નથી અહમ ભાવ ઘડી જાય છે પણ કેટલું જોખમ છે આવડા નું વાંચતો અલ્વા ચે એમાં એ વલવા જમીન ના પોતાના વચનો છે ને એ મને સારા દેખાણ પાછળથી ગમે એવો મૂળ પુરુષમાં સિદ્ધાંત વિસારમાં ન રહી શકું હવે દુનિયા એને પ્રભુ માને છે મોટા આચાર્ય માને એક મારે સંસારમાં રહેવું નથી બેટા તો મારી ઉમર આટલીચર્યસ્થ આશ્રમ કર્યો હવે આ છોકરા તૈયાર છે મારે સંસાર મારે છોડ્યું ગુરુ ને બોલાય વાય વિદ્યા ગુરુ એ બધા મારે તો સં્યાસ આશ્રમ લેવો વાન પ્રશ્ન પેલો એટલે આ પરવાડી ને વાન કરના છે મહાલુ નામ છે પછી તો આપડે હજી પીવા રહીએ છીએ બરાબર નથી તમે નોખા પડો હું નોખો પડો આપડે ભગવાન તરફ આલુ છે એકબીજા પીવા રહી પછી એને બરાબર દેખાડવું તો પછી ગુરુ ને બોલાવી ને ગયા હવે મારે હંસાશ્રમ ગ્રહણ કરવો એટલે પછી કે પરમહંસાશ્રમ ત્યાર પછી બે મહિના બે છોડ્યો એટલે આપડે એવા વિચારો આવતા છે આપડે ભેળો માની મારા જેવું આપણી જોડી ભિક્ષાની છે ભિક્ષા એટલે સમજો ચપટી ચપટી ભિક્ષા આખી નો લેવાય કોઈ દે ભિક્ષા એટલે ચપટી ચપટી દરેક જગદ આખું માને સંપ્રદાય સ્થાપ્યો છતાં આ રીતે છોડી મે આ પૂજા કરતા હોય અથવા કોઈ માનસે ગમે પણ હેત બાળકો આવે તો ક્યારે પધાર્યા આ બધું ઝીણવટ થી જવું જોઈએ ભગવાન માર્ગ છે એ ઉપલબ્ધ દ્રષ્ટિએ નો હલે આ પંચ ઇન્દ્રિયો ના આહાર કયા આપડે ઇન્દ્રિયો તે જેવો તેવો આહાર ખરો આહાર નથી દર્શન કરતા બધું ભૂલી જાય છે આ જેવો તેવો છે કે ઇન્દ્રિય આ તો પંચ ઇન્દ્રિય નો ચોખ્ખો થાય પછી તો વિશકુશ ના પ્રવાહ જેવું થઇ જાય જગત ભયું જાય તણાઈ જાય એમાં દેખાય દઈ જાય ભગવાન વિષય નહી એ તો સાંસારિક ભાવો છે ને એ ભાવે આપડે રહીએ હવે ઊંડા કરતા હારા કેવાયે એ પણ એને લઈને સર્વસ્વ મળી ગયું એમ મને લઈએ તો અધુરા છે ભગવાન ના સંબંધી કરતા હોય તો ત્યાર પછી ની વાત છે કે છે એવા વિષય થયા છો એવા થયા છો એમ તો પૂછે કારણ કે મહારાજ ખટકો હતો ઘર બાર છોડીને મારી પાસે આવ્યા કે મારે જરાક એને તપાસવા તો ખરા ને જેમ આગળ વધે એમ ભગવાન નો રાજી હતો સિદ્ધાંત કયા તે ઉપર હરિભક્ત ને અમે પ્રશ્ન પૂછીએ છીએ જેમ વિમુખજીવ ગ્રામ્ય પંથ વિષયમાં બંધારણા છે ને તે વિષય વિના ફળ માત્ર ચાલતું નથી ભગવાન એના વિષય થયા છો કે નહી આપડે કોક કથા કીર્તન વાર્તા માં આનંદ આવતો હોય બેઠા હોય લાંબુ કાળ એમાં ચિંતા કોક બોલાવે એ છોડી શકે બીજો પ્રશ્ન પૂછીએ છીએ જેમ પક્ષી ચારો કરીને પોતાના માળા આવે છે તેમ તમે સર્વે ભગવાન ની કથા કીર્તન પાછા ભગવાન ના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે ત્યાં વિરામ કરો છો કહ્યું સ્વરૂપ ઈ માળો ભગવાન ની મૂર્તિ ને અખંડ ધારી રાખવી ને ફૂટા ધારો જામતા ધારો પણ ઈ માળો છે આ તો બધો ચારો કેવાય દર્શન કરવા કથા આંગળવી સેવા કરવી આ બધું છે ને એ તો ચારો છે એ જો નિષ્કામ ભાવતી હોય તો નહીં તો ચારો નહીં જગત ના વિશે જગત ના વિશે જગત ના ઢાળા નઈ જાય ચિદંશ સતંશ ના જીવો ચિતો એમાં ચિતો એ લોકો કરે છે સતંગ નથી કરતા માયા શન કરશે કોઈ પરોપકાર ના બીજા કામો કરશે એ ચિતો પણ ભગવત પ્રાપ્તિ એનાથી નો થાય બનાલો આનંદ અંશ માં જયારે તમે જાઓ ત્યારે મુક્તિ પ્રાપ્તિ ની વાત આવે અને એટલા જ જેવો ત્યાં ગોલોક માં જશે કોઈ નઈ ઉપર જાય તો આમાં ઈ ઉપર ની સ્થિતિ અભિપ્રાય આખો બીજો છે એમ યુવરાય ને કરોડો વર્ષ પાછું એમને નથી જાતું એમને બીજા ઓળખશે આપડે જેમ નિત્યુક્ત એમ છે બે જેમ એવા ભેદ નહી એવા ભેદ એને નથી એને જુદી રીતના ભેદ પડ્યા ઈશ્વર ના તો જે છે છે છે. પણ વ્યક્તિ તો એ ભેજે કેનારા દ્રષ્ટિ અને ઢોર હોય તે સીમ માં ખીલે આવે છે અને જે ઢોર હરાયું હોય તે ખીલે આવે નહી અને જેનું તેનું ખેતર ખાઈ ને માની લીધેલું એ વાત હાચે ભગવાન માં હૃદય નો ઉછાળો આવે અને તમે જોડા આવડા ભૂલી ને આમાં જોડાવાનું છે યાજમાં સ્વભાવ આડો લાવો ત્યાં જોડાય કેવી રીતે તમારા છેડા ને પણ આપડે ભક્તિ માર્ગ ના જે જે સંપ્રદાયો એને મહિમા માં ગોઠવી દીધું શું મહિમા એટલે આવડા બધા વીઢા થઈ ગયા એમાં એવો વિચાર જ ન કરે મહિમા ભૂલ ઓળખીને તમે છોડવા શીખો એટલા પગથિયા તમે ચડો બીજું કઈ ભૂલાવી દેસ ગુરુઓ કારણ કે ઉલા ને પકડી રાખવા બઉ મોટી દ્રષ્ટિ થી જોવો નતો આપડે આ બધા સાધુઓ છે આપડે જેટલું કઈ ભગવાન માં પ્રેમ રે છે એ મોટી વાત છે પણ એટલા થી છુટકો નથી કઈક આસન તો બદલાવું જ પડે રાત્રિ દિવસ જોયા જ કરવું હું અહીંયા નબળો છું અહીંયા નબળો છું નબળો છું એ નબળા છોડી અને સારા ભાગ માં જતા શીખવું પણ જરા કઈક કર્યું એમાં જગત વખાણ કરે તાર મના જાય બધા કરતા હું હારો બધા કરે બધા નબળા અને હું એકલો હારો જેનું તેનું ખેતર ખાઈ ને જ્યાં ત્યાં બેસી રહે પછી કોઈક ધોકા મૂકે કા વાઘ આવે તો મારે તેમ તમે તે ધણિયા પોતાને ખીલે આવો છો હરાયા ઢોર ની પેટે કોઈ નું ખેતર ખાઈ ને ખીલે આવો છો કે નહી સ્વરૂપરૂપ પકડાતો નથી ખીલો એમ નઈ દરેક ખીલે આવ્યા એમ માની લે છે ને એમ માની લઈ માની લઈ જો આગળ તમે તમારે મોઢાથી બોલ્યા ત્યાં લગો નઈ પણ સંપ્રદાય કથા કરી લઈ ખલાણું આ ઘરેડ છે એટલે અહી બેઠા છે આ ઘરે અંગ કે બદલાવ્યા હે અંગ બદલાનો વિચાર નથી થતો એને રાત્રિ દિવસ કારીગર અને મૂર્તિઓ બનાવવી હોય ધરાક બે ટાંકડા મળી છે બરાબર છે ટ આપડે એવી રીતે કયો ભાવ બદલાવા માંગ્યો હે પારાયણ કરી પારણ ભાઈ પારણ છે પારાયણ છે પારણ પછી પરાણ તો પરાણ થઈ જાય પરાયણ છે જ નહીં એ છોટા ને પરાયણ મુકાયા આપડે કોઈ નો વાંક નથી કરવો પણ આ વધુ નથી એનું કારણ કે તરતા પેન્ટ લોકો કે કારીગર લોકો એ પોતાના કાર્ય જોવે છે ખામી ગયા છે અને જે કારીગર પોતાના કામ ના વખાણ જ કરાવતો હોય ને એ કોઈ કારીગર બને પણ ભગત કેટલા છે એ નો દેખે ત્યાં લગી આગળ કેમ વધુ કઠન છો આપડે ઘરે માં ગુથાઇ ગયા અને ઘરે થઈ ગયા એટલે બધું આવી ગયું વધારા એકતા હોય એટલે હું આ બરાબર એ ઓલે માર્ગે આગળ કેમ વધવું હોય તો આને છોડતું જવું જોઈએ આના પગચિયો ટપતું જવું જોઈએ ઉપર ચડવું છે અને નીચલા પગથિયા યાદ આવે હાથમાં જ ન આવે એજ ખૂબ દોષ તો દેખાય જ નહી માણસ જરા કઈક સખ કર્યું એજ દેખાયા કરે હું ક્યાં ભૂલું છું પણ એવું છે એટલું કરે એટલો જન્મે ત્રીજે જન્મે જેટલે આનંદ અંશ ના જીવ આનંદ અંશ ના જીવ એને કોક શ્રી કૃષ્ણ ઓળખ્યા છે એની ભક્તિ હતા એટલે આનંદ એ હજી પૂરા ઓળખ્યા નહીં એ રખડે કેટલા કરોડો વર્ષ રખરશે ત્યાર પછી સિદ્ધિ થશે હે હું ઉપદેશ એક પગ એટલે આવડા નઈ નક્કી થઈ ગયા ઘણું થઇ ગયું જે મળ્યું વિચાર જ કોઈ ન કરે ભગવત ભાવ તો જવો જોઈએ જગત ઓછો કરતો જવો જોઈએ નથી જગતભાવી જગતભાવ આ તો એ ક્રિયા ખુ હારી હોય એટલે જગત આપડા વખાણ કરે છે એમાં માની લઈએ કે આપડે પૂરું થઈ ગયું બનવું છે એ દેખાય કથા કિર્તન વાર્તા માં આપડે સંતોષ માની પણ એમાં રડવું આવે તો દર્પણ છે દર્પણ માં તો જવું હોય દેખાવું જોઈએ ને પણ એમાં દેખાય નહિ જયારે જાણવું કે આંધળો છે દર્પણ હા હું રહી છું ને દે છું નહિ તો પછી કેવો કેવો કેવો ઉત્તર પોતાના અંતર માં વિચારી ને મોટા મોટા હો તે કરો નાનો તો સમજ છે નહિ પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે તે વાર્તા ને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા કોણ હતા મોટા મોટા એને એમ કહ્યું આ જગત માં ભગવાન નો મોટા. પુરુષો બતાવે છે સીધો માર્ગ અને ભૂલાવે છે એ મોટા પુરુષો જ ભૂલાવે છે તો બોલી વિચાર આપડે બતાવે છે એ મોટા ભૂલાવે છે ભૂલાવે ભૂલાવે મોટા કહેવાય બતાવે આ માર્ગ વખાણ કરવાનો નથી આ માર્ગ આગળ જવાનો છોકરાઓ ક્લાસ ભણે છે ત્યારે એને જો ઉઠલા લઈ જવો હોય તો મા બાપે આંખ રાખવી એટલે તમને એવા નાણાં પકડાવી દે કામ કરો એટલે બસ તમારું કર્યાચાર્ય છે પરોપકાર ને પણ બહુ નીચો ગયો એમને ખબર નથી હવે અને કરવું શું મારે વખાણ કરો લખાવ્યો આ કાર્ય ભગવાન તરફ લઈ જવાનું છે ક્યાંથી સમજે સ્વામિનારાયણ બ્રહ્માંડ માં પધાર્યા છે રોટલા ખાવાની ભાઈ વખત આજથી કોણ વરફ પેલા એક જણો મને કઈ શિખર નું મંદિર કરો મારા આટલા રૂપિયા દેવા દો મને તરત દેખાણ મેં તો આ રસ્તો કયો હિરો નું ખંડન નહીં કરવું હા પણ મંદિરો ક્યાં ભાવ માં ચાલે છે અને જેને કરવું નથી અને બોખાય ગયો દર્શન થાય હજારો જેવો દર્શન કરશે એનું કલ્યાણ થશે દર્શન કરે કલ્યાણ દર્શન તો બજારો વચ્ચે નીકળો ઘણા થાય અને કરો તો ગામડા નું નાનકડું કરજો અને એમાં આટલી પ્રતિમા રાખજો આજે નિયમ ધરમ પાડે બે ત્યાં ભગવાન નું ભજન થાય શણગારમાં શણગારમાં કલ્યાણ છે અને એમાં શ્રીમંતો એ ભાવ ભૂલા જેનાથી કલ્યાણ એ તો ખબર જ ના ધોમ અ કરીએ બીજું કઈ એટલે હું કહે છે ને તેના રાજમાં રહીએ ને લઈ જાય ઉંદર બિલ્લી ને લઈ જાય ઉંદર બિલ્લી ને લઈ જાય તો હજી હાજી કરી ઉંદર બિલ્લી ને લઈ જાય છે એવું છે કઈ નમરે મોક્ષ માર્ગ ની વાત ક્યાં ચડવાની વાત આપણે આ પાંચ પચીસ હોય એમાં રાત્રિ થી ચડવાની વાત તો કરો નું અવલંબન કરી દ્રવ્ય એનો વિચાર કરજો એમાં જ કલ્યાણ છે ના પાડી એમાંથી કલ્યાણ લેવું કિન કરવા દોષ ટાળવા બધા દોષ છૂટી ગયા છે અરે ભાઈ તું છેત છે કોઈ ને હવે થી નો છેત્રીસ પેલા લલનુગળી કા જ બધી આવી ગયો પછી ચોરી ના ધંધા કરતો હોય તો વાંધો નહીં સેવા થોડી કરી જાય ચક્કર ગોઠવે છે એટલે પ્રજા ભગીડ જાય એના વખાણ થાય હલો મહારાજ તે બોલો બેઠી હતી ને પોતે શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર સંમુખ વિરાજમાન હતા અને મુનિ કિર્તન બોલતા હતા પછી શ્રીજી મહારાજ બોલા જશન ઉત્તર કરો પછી દિનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે કોઈ સમય તો ભગવાન ના ભક્ત ના હૃદય માં આનંદ થી ભગવાન નું ભજન સ્મરણ થાય છે અને ભગવાન ની મૂર્તિ અંતર ઢોળાઈ જાય છે ને ભજન સ્મરણ સુખ આવતું નથી તેનું સુખ આવતું નથી આવે છે એનું શું કારણ છે આવતું નથી એનું શું કારણ આપણે આટલા બધા અત્યારે બેઠા થઈએ વિચાર ન કર્યો આનંદ કે દુઃખ નો પણ આ કોઈ નિમેન શરમેન ધર્મેન એવું બધા કેટલાક આનંદ થી ગઠા છે એમ બે વાત છે એક જ સંકલ્પ લગભગ ન હોય આ લોકો નો અને જેટલું કોને એટલું હા કે પછી મૂકી ન શકાય એ વધી એવા જકરાઈ ગયા હોય છોડી શકતા અને આપણ ને આ મોટામાં મોટું નું ચક્કર નથી પણ એ ઘાટ જ ન થાય સ્વભાવ વધારવાનો શું ઘટાડવાનું એ સ્વભાવ વધારવાના અમારા ધર્મ ગુરુ એ ગોઠવી રે થાય અને આ બધું પડે કોઈ ના જ નો સ્વભાવ વધે ઘટે માલી વાત સીજ મા લખી જાય હવે કોઈ મંદિર કરશો નહીં એ હું કામ લખ્યું છે મંદિર ખરાબ છે એટલા માટે નથી પણ રહેનારા ની વૃત્તિ એક સરખી રેજ નહીં એમાં કોઈ મિલકત મળી અને એનો પાવર નો આવે એના મોટા છોકરા હતા એને બધું આજુ પણ એમાં ન દેખાડ કે એ વલ્ચાર્ય વારંવાર પાછા અવતાર લઈ ને આવે છે ઈશા માટે ગોઠવ એના સ્વરૂપ છે એની પેટીમાં એને એવા કરીને માનો પરંપરાધિપતિ છોકરો દામોદરદાસ લખ્યો પણ પૂર્વ જન્મ નો હશે એટલે જન્મ ત્યાંથી બોલે ઓછો બધાને નોખા થઈ જાય પછી આ દામોદર નું શું કઈ નઈ શાકભાજી લેવાય કઈ નો આવડે એટલે હું જાણે એના ગુરુ ને પૂછ્યું નોખા થઈ જાઉં શાંતિથી રહો કુટુંબમાં બરાબર લો એ કર્યું પણ ગાદા મો હું હાચું લેસુ મામાજો થશે ત્યારે એની મિલકત હું એને જોઈશ્રી રાખી એના વિચારમાં નાનું પણ માંથી ઉદાસ મિલકત માંથી એમાં એને મળી ગયા દુલબા જયારે એમ ડાહી આવે એના ઉપલે માળા બેઠો હશે ભૂખ માંથી જોયા અને એને દખાણું આજ મહાપુરુષી ફૂલ નીચે ધીરે ધીરે આવે એમ આવી કઈ લાગ્યું નઈ કર્યો ફૂલ માં ઉભો કર્યો ઘટી ગયા હો અરે મારા હું ચંખતો કેમ કરશે હું તમને ન છોડવું કે નામ ભણ્યું દમલો દમો તર નામ પેલા દમલા પણ આ બધું આખી જિંદગી ભેળા કેટલા દાડા જાળવી રહ્યા આપણે એવું થઈ લ્યો